અંધશ્રદ્ધાળુ છે <laughs> <laughs> <laughs> <laughs> <laughs> આ ગટી જાય તો આવ કરતા બરા જે ઓઢે મારે દેવ ને કરતા જીઓ કેને લોક લાગી દેલા કોરી સમા તાતા બબો દે કોઈ ભગવાન સદુ ધમા પેર મને દે એકે કે રીતે બરા ખબર ના તમે અંદર દો ખબર ના સમજાવો હવે ઘેર જઈ રહ્યા કે જમવા મૂકી દો જે મારું કે આપ એક સમય ડાયવર્સ સીધો કામ આ હા કે ડાયવર્સ ટેસ્ટ લો તો ની કરી પડું ના પડું ના ધમાવાગે રોટિબ ઘડી ના જીના પોઈન્ટ પર ના જીના સબસ્ કરો તો ના ચલા ઘર ઘેર જ જલા ધાર્યું કાઉ તો આ ઓદી સતા દીતા આજ સુધી થયો જીસે આ વેપાર ચાલે અંદર ધંધા થી ખાવા પીવાય નહી તો સાટી ધંધા કરો ને ખવા પીવાય બધું ના થાય આ બધા અબનલો તરીકે અંદર શ્રદ્ધા આપડે અને શ્રદ્ધા જો હોય ને અંધશ્રદ્ધા ના હોય ને તો વેપાર ચાલે છે બહાર જ્ઞાન મને કશું થવાનું ધ્યાન નીકળે છે તો કવિ જાય બેટા એટલે એટલે બેજરી નહી તો દાદા હા તો ઓર નહી ઇબ તો આ સદિત જગતારક વાયપર લેવા કરો અને સદિત સારા ને બસ આ દે હાઉ જા ખબર તમારા મારી નીકળે ને કે આખીલો સવા નો કેવી ખબર હો તમારે કે નીકળે તો વાત જુદી છે અમારે રીતે શ્રદ્ધા અશ્રદ્ધા આ વિશ્વાસ અને અવિશ્વાસ અવિશ્વાસ એવી રીતે અવિશ્વાસ બે હશે પટેલ આ પટેલ જે છે તે અંદર અંદર કાંઈ છે પોતે નથી આ મારી ત્યાં જ આ અંદર મોટા મોટરી અરવિંદ છે આત્મા ની વાત કરીએ તો આ સુમનભાઈ ગાતરી છે લોકો છે નામે મારું છે આપણું મારું છે પછી આપડે પૂછીએ પણ તું તો મન મન કેવું ને પોતે મન રૂપે મન મારું કે છે પછી આપડે બુદ્ધિ છું ઉટ માય I I without my give I want with my give right? I know my if you agree I wish my freedom right? You know you die I hate not it. Let's not do. You know you nay nay see that but you know you nay nay see but I can't see. They call without my god. I wish my god. ભગવાન નું વાસ્તવિક જ્ઞાન આનંદ થાય એ આનંદ એ જ આત્મા છે ને આત્માના પડયા પડવા પડ્યા હોય ને હોય એવું અપૂર્વ કરવાની વાત કરી તો એમાં શ્રદ્ધા કામ લાગે કે બુદ્ધિ કામ લાગે બુદ્ધિ હોય તો કામ નહી થવા દે તમને ખેતી કહી શું કહી મોક્ષ માં જવા ના દે હવે એના એ બુદ્ધિ અજ્ઞાત છે પ્રજ્ઞા એ પ્રજ્ઞા મોક્ષા એ મોક્ષ માં જવા ના થાય આ બંને નું ઘર્ષણ ઘર્ષણ કાર્ય કરે છે સંઘર્ષન કરે એટલે અમારી બુદ્ધિ ના હોય એટલે અમારે તમને બુદ્ધિ હા અત્યાર બે હાજર ચાલુ તમારે ગુજરાત ફરી વાર ગયા તાર સુ નાખી જાય છે ત્રણ મારફ ને છોકરા જવાબદારી કરતી સમજતો આવું લખે છે જ્ઞાની કોણ લખે છોકરાને જે બાપ પોતા ધમકાર આપે એ છોકરા ને અને બાપ આપવા આવે તારી કરો લોકો સંસ્કાર આપે પોતે સંસ્કારી છે નહી પોતે શંકા ની બધે વાત કેટલું ખરા ખરાબ કઈ લાગે ખોટું લાગતો એ સુધારવાનો પ્રયત્ન કરીએ ખરાબ કઈ ના લાગે ખોટું ખોટું હોય તો એને સુધારવાનો પ્રયત્ન કરીએ ખરાબ એક બાપ છે આવું કરશે તો નથી સમજેડ પાડવા સુધર મારા માં ધ્વર ભાઈ રહ્યા એટલા માટે બંડલ આવે છે એવું લખે ગ્લાટી મૂકે એવું આ છોકરા મારા શ્રદ્ધા તો પહેલી વાત થશે ભાઈ આપડે શ્રદ્ધા ભરે ની એવી હોય કેવી હોય કોઈ સંજોગો ભરે નઈ બાર તો ભેગા થઈ જાય આપડે છે બીજું કેવા માંગે તમે તો સમજો છો વાત કરી પ્રારંભ પ્રારંભાર્થ નહી પોશાક ને એ લોકો આપડી શાંતિ ની ભાષા બોલ્યા છે પુરુષ થઈ ને પુરસાદ સ્વતંત્ર હોય અને ખરાબ પ્રયત્ન પ્રયત્ન આવે પાપનું ઘર આવે તાર પ્રયત્ન કરતા થાય છે એટલે પૂજા નો ભેદ હસી શકે જ નહીં માણસું બધું જ નઈ લાઈન ઓફેશન હવે એની વચ્ચે જાણી ના શકે એટલે ખરાબ કરો છો આવું કરીને તમે અમને એના પર બોલવાનું બધું હિન્દુસ્થાને રોકાણ અમને શું તમારું બધા મારું શું ખોટું છે ફરવાનું નથી માટે બનવા કેટલા ગાડી થાય તો કેમ બંધાર છે ભરનાર નથી ને હા વાડો અર્થ આપે છેલ્લી ઘડી સુધી જીવવાના છે માની કરવાનું આપડે અને તપ થઈ જાય આપડે આ ગાડીઓ ચલાવે કેટલી મુશ્કેલી ઊભી થાય એટલે અમે શું કહીએ કે ઉભા કે ચલાવો ગાડીઓ સાવધાની પૂર્વક ચલાવો પછી જે બંધના જગતગુરુ નો પાર ની પડે હિન્દુ સમજ એ બેઠો છે જગતગુરુ જે બેઠો છે પરિવાર પૂછ્યા શિયા જ આપણે જગત થોડું ધર્મ નું પાલન કરનારા જે જગત એના છે બ્રહ્મ સત્યુ મિત્યા છે જગત છે તો ક્યાં સાક્ષી ભાવ કેળવવાની વાત કરીએ છીએ આ ભાવ નહીં મીઠા કોને કેળાય જ્ઞાની નો પોતાનો શિષ્ય હોય અને એનો કોઈ મારતો હોય તો મારો શિષ્ય નહિ કોક નો શિષ્ય જ્યાં તારી કદું આપી કે લોકો જે મુર્ત બના લોકો આ આપડે નથી લેતા કે ભાઈ જે કઈ જીવન જીવી હશે હવે સાચી ભાવે કર્મો કરતા રહીએ સત્ય છે જગતે સત્ય છે ભ્રમ રિયલ સત્ય છે જગત રિલેટિવ સત્ય છે શું છે પણ સત્ય છે કેવું છે નીચે નીચે ના વૈજ્ઞાનિક રીત હોય છે આમાં ગોઠોગા જગત રિલેટી સત્ય છે સુમતભાઈ ગયા હતા હું સુમંતબંધ ખબર ખરેખર નથી આ તો આ સૂચે પછી સૂચવે તમે કોણ છો તે સમજાયે આ રીતે સમજાવીએ બધું આ જગત કેવી રીતે ચાલે છે તે સમજાયે કોણ ચલાવે છે તે સમજાયે એટલે પોતે કૃષ્ણ ભગવાન છે જ્ઞાની એને તે સર્વ પાપો ને ભસ્મીભૂત કરી શકે છે પાપનો ગોટો વાળી નાશ કરી શકે છે એના તમારા પાપ છે નાશ કરી દે દોઢ કલાક દુરી જાગ્યો કેવાય તો દાદા પ્રમાણે કોઈ પણ શબ્દ બોલો ને તમે ખબર પડે છે ને ગમે તે વસ્તુ બોલીએ તો ચાલે અધિકારી મતે ગયા રમ કઈ કરવા ને હોય તે કરવા દાદા ભગવાન જે કાને એ નામ નથી દાદા ભગવાન જે પ્રગટ છે આદર છે તેની પરોખ નહી પરોખ મળે કે બરોબર એ તો આદર વધે કરી આપે પણ કરી આપે કલેક્ટર હાજર અંદર દાદા ભગવાન શું ફળ ના મને કેવાય નઈ એવું ફળ છે આ દુનિયામાં દવાખાના માળો પહેરાય ગયો મારા લોકો જતા પેલા બંધ થઈ ગયા ના પાડી દઈ મારા રહી જાય દવાખાના લઈ જઈ દાદા ભાઈ ડાક્ટરો ફેફરસી ગયા બધા દવાખાના મુંબઈ માં અત ફેફરસી જાય શું ના થાય એ જાય આડું કરવું હોય તો પહોંચી જાય તમે આજે ભગવાન તમને દર્શન આપે પછી પછી એ એક પંદર દર મહિના શાંતિ ખોટું નથી રવિરવા જાય કોઈ વસ્તુ ખોટી હોતી નથી ધર્મ જેવી વસ્તુ માં કોઈ વસ્તુ ખોટી નથી હોય પણ પેલા આધર્મ બેસી જાય ત્યારે અહી બેસી અને અત્યારે ધર્મ છે બધે વસ્તુ અશાંતિ આટલી બધી લક્ષ્મી હોવા છતાં મકાન હોવા છતાં અશાંતિ નું પાર ચકરીયા બસાય બાજુ બફાયું બફાઈ રહ્યું છે માછલા તરફે તરફે પાણી પાણી ભાગી દેશે વાતચીત કરો બીજી વાત કરીએ મહત્વ રાખી નહીં મહત્વ આવે ત્યાંની મહત્વ રાખો તો દિવાળી આગળ વધવાની ત્યાં માંગળ વધવાનું કઈ પાછળ હોય તેને આગળ વધવા જાય નોકરી ધંધો કરતા હોય એ તો આ ઉંમર ને વધારી પડે છે કેમ એ મહત્વ આપે ઘટે સ્પર્ધા કોઈ કોઈ કરી શકે એમ છે આપડે લાગે એવું કા સ્પર્ધા કરે પેલા લાગે મારી જોઈએ સ્પર્ધા હું કદાચ નથી આવી તમારી દ્રષ્ટિમાં સ્ટેચ્યુ છે આપડા મનમાં બુદ્ધિ ની ક્રાંતિ છે એકદમ બુદ્ધિ ની વક્રતા થાય દેખાય છે કે બેજુ હતો નખ્યા બીજું કો લખો ફાયદાકાર ઘરે ઉભા રહે વિશ્વવિદ્યાતે ત્યાં નઈ મોસક હતા કેટલા નંબર થઈ ગઈ 44 44 તો આડી નાખતા છેનો કેનો પેલો કામવા પ્રામકનો આવડે દેતા લી ગા દીધા તો આપડે કેવો કામનો કચા એકાગ્રતા થી મન વાણી અને બે કાર્ય કરો થશે રાણી માં જુદું હોય વર્તન માં જુદા શું થાય ના અત્યારે કોને નથી કોઈ મનમાં હોય વાણી બોલાય છે ઘર ની વાત ના હોય હમ કરીએ હોય એવું મારા કેટલી રૂમ જયારે પાંચ છે પાંચ છે મારું મકાન બંધ જાય એટલે પછી આરામથી ગઈ જ કેવાજા શાંતિ રાખો મકાન આટલું થયું હવે પોસ્ટ માર્ક થાય હાથ માર્ગ શું કામ થાય મકાનો બધી આવે ભોગવના તો તૈયારી માં આવે એટલે મકાન શું કે છે તારા પેલા હું આપડે મકાન ને કઈ શું છે હું તું રે કારણ કે નઈ તો તું જતો રહેવાનું છું તો પાંચ વાર લેવાનું છું હમણાં સબાડ બંધ જતો રહીશ એટલે મારી તો અચાર જોયે સે પછી બહુ માણસ ના મર્યુંર્યા પૂછડું હાથે માણસ કોણ મરવું હોય તો બઉ મુશ્કેલી હશે અત્યારે મારો ના હોવી જોઈએ હોય છે કયા કયા છોડા હજાર રૂપિયા મળી ગયા પછી પછી એના શું કરે આપડા શું કરે આપડાબાણી લઈ ગયું કિસ્સા ગાડી દે લઈ આગળ તો બસ જોઈને વધારે હોય તો પણ આપે કેટલાક લોકો આપે છે વધારે હોય તો કદાચ આપી દઉં મળ્યા હોય તો હું કદાચ આપી દઉં કદાચ પચાસ હજાર તો મન જોરાય જેનો હજાર થી મન ના ચોરાય ને તેનો પચાસ હજાર જગત ચોરાય અોર જાય લોકો કેવા છે લાખ રૂપિયા ચીજ આપડા હાથમાં આવે એટલે આપડે વિચારવો જોઈએ જો માણસ મનુષ્ય હોય તો ફરી મનુષ્ય જોઈતો હોય તો ત્યાં જેના પડી ગયા છે કેટલું દુઃખ થતું છે મારા પડી ગયા કેટલું દુઃખ મને જે જાય આપે એવા છે નથી લેવું આણક ભોગવવું એવું કરતા છે લોકો ખરા એ ભર્યા શા પગલે ભગવવાના છે કે આ લોકો બે કરે છે જીન તે પછી રિઝર્વેશન થયા પછી એમ એમ નિદા કરીને શું કામ આપડે અરવિંદ વાત ગમે છે કંટાળા આપણે મહત્વકાંક્ષા ની વાત કરી ત્યાં જ રહેવાનું મહત્વકાંક્ષા કોને નથી આ બેબી છે આ દુનિયા ના જમ્પામાં આ દુનિયાની પર્વસ્થા માંથી જેમ સતત થવાય એની મહત્વ આ નવી પર્વસ્થા આખો દાડો પર્વસ પર્વસ પર્વસ પર્વસ કેટલી ગતિ પ્રવેશતા દિવસ મનુષ્યો હોય જ મહાકા જે જરૂરિયાત છે ને એ તો હોય જ પરંતુ કોઈક વાત થી સામેલા માસ થતું હોય તો વાણીમાં લાવી રહી છે ઘરે ના ના કોઈ દુખ થતું હોય આપડા આપડામા જોડે દુઃખ થાય છે બઉ દુખ થાય છે મચાવી દઈએ કેવાય એવું નથી કે શું થાય તું કે બોલી ગયો મને તને ગોળીબાર કરવાનું મન થાય છે ના બોલવું સારું મેં એને શું કર્યું કે સાચી તરીકે એકતા હતા અને તમે બે વખત પ્રયત્ન કર્યો ટીજા માણસ જ દાખવી મને એમ થઈ ગયું આધારે ગુનો નથી આગળ ચોખ્ખા છે મળે સત ને કઈ દે આવું કઈ દે મારું મળેવાય કરું ગરબા થાય ખબર ના રે નિયમ ના મને કેસે ના ઘેટાઉટ ના કરવા રાખી દેવાનું રાખી બોલે તારું ના બોલું બરાબર દુઃખ કરું જો આ બેબી ને સમજશે કે આ જન્મ આપણે જે કઈ ભોગવ છે તે ગયા ભાવ નું પૂર્ણ પ્રતાપે કોના પ્રતાપે કે અત્યારના જે કર્મ કરીએ તેના પ્રતાપે એવું પૂછે છે પોણા છ વર્ષ થાય છે કર્યું હતું કર્મ તેનું ફળ આવ્યું અત્યારે કરીએ છીએ તે આવતો ફળ આવશે એટલે પુરસાદ ફળ આવતો બહુ આવશે અને આપડે પુણ્ય પાપ નું માફક આવે એવું સમજ આપણું થાય તો બધું ઊંધું થાય તો પાપ નું ફળ આવે પાપ નો એટલે ફરજ આયા કરતો નથી ને આપડે મહેનત કરીએ મળતું નથી મહેનત મજૂરો કરી ગયા શ્રી લાખો રૂપિયા કરે તો લાખો બેઠા તીન હજાર ઘાસ ત્રણ દાળ પછી લાખ રૂપિયા નો ત્યાગ આવી ગયો ત્રણ લાખ રૂપિયા ઢિમામા�મા�મ સા�મા�મં઼ સામા�મા�૱મા�઄